બધા તો કોણ કરે છે એ તો હું તમને સમજ પાડું સમજ પડે ને ગયા આવતા તમે જે કર્મ બાંધેલા હતા તમારા કર્મ ભાવ ભાવ કર્યા કોમ્પ્યુટરમાં મોટું સમુ કોમ્પ્યુટર છે તે ફીડમાં દાખલ થયા અને આ બાજુ થી ફળ આપે છે એ કોમ્પ્યુટર ને એ તમારા કર્મો નું ફળ સમજે સાયન્ટિફિક સરકમ એવિડન્સ કઉ છું અને ગુજરાતી કઉ છું વ્યવસ્થિત નામની શક્તિ અનંત જો આ દુકાન પાડવા જેવું લોકો ચકી ગયા હોય ને તો દુકાન પાડિયા લે ગયા હોય દુકાન પાડ્યા ને સીધા કરે અને બધું વ્યવસ્થિત બધું વ્યવસ્થિત જ કર્યા કરે શું ને એટલે વ્યવસ્થિત નામ નું શક્તિ તમારું ચલાવી લેશે હવે બધો ધંધો હા ફર્સ્ટ ક્લાસ ચાલશે સારો ચાલશે હવે તમેદાત્મા થઈ ગયા એટલે તમે જુદા થઈ ગયા મળી રીતે તદ્દન જુદા પાડોશી